કોઈ ભૂલાવે છે કોણ આવ્યો છે આખું જીવ પછી બંને ઉપર નજર પડ્યું છે શરીર દુર્બળ થયું છે સાધારણ વસ્ત્ર પહેર્યું છે હાથ જોડીને ઉભા છે માલિકને મનાવે છે એક વાર મને નજર આવે કેવું પવિત્ર જીવન છે વિચાર કરતો હતો કોના ઘેર જવું આ ઘર બહુ સારું છે જે ઘરમાં અતિશય પવિત્રતા છે જે ઘરમાં અતિશય પ્રેમ છે ત્યાં જ પરમાત્મા આ ઘર બહુ સારું છે પછી પત્ની ઉપર નજર પડી છે કાઢમાં સ્મીઠાસ પ્રભુએ આંખથી સંકેત કર્યો હું આવું છું આંખમાંથી ધીરે ધીરે પ્રેમા શરૂ નીકળતા હતા સમજી શક્યા નહી એટલી જ ખબર પડી પ્રભુએ મને નજર બહુ લોકો આવેલા કોઈને નજર આપી નહી મને જોઈને હસવા લાગ્યા મને ઓળખે છે પ્રભુએ સંકેત કર્યો હતો હું આવું છું શક્યા નજર આપી એવો આનંદ થયો ભગવાન મારા ઘેર શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ઘેર સભામાં શ્રીકૃષ્ણનું સ્વાગત થયું છે ભગવાનનું સુંદર ભાષણ થયું છે શ્રીકૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી સભામાં બોલ્યા છે ધર્મ રાજા મને મોકલ્યો છે પાંડવોનો દૂત થઈ આજે હું સંધી કરવા જે જે જગતનો માલિક છે જે લક્ષ્મીનો પતિ છે એ સભામાં બોલે છે ધર્મ રાજાનો હું દૂત છું સંધિ કરવા માટે આવ્યો છું ધર્મ રાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી યુદ્ધ કરવાથી તે દુઃખી થશે દુર્યોધન માલિકને જવાબ આપે છે ભીખ માગવાથી કઈ રાજ મળે છે પાંડવો માં શક્તિ હોય તો યુદ્ધ કરે મારે જરાય કઈ આપવું નથી સભામાં મોટા મોટા રાજાઓ બેઠા હતા મૃત્યુ ધનને સમજાય છે આ સા યુદ્ધ ન થાય સભામાં મોટા મોટા ઋષિઓ બેઠા હતા અને તે પાંડવોના વખાણ કરે છે પાંડવો બહુ લાયક છે પાંડવોના વખાણ સાંભળીને બળે છે મારા કોઈ વખાણ કરતા નથી આ બધા પાંડવોની કરે એને ક્રોધ આવ્યો મારે કોઈનું સાંભળવું જ દુર્યોધન ક્રોધમાં સભા છોડીને ચાલતો હતો સુધરે એને મારવો જ પડે છે શ્રી કૃષ્ણ ઉભા થયા નૃતરાષ્ટ્રને ખબર પડી છે ભગવાન જાય છે નૃતરાષ્ટ્રે વંદન કરીને કહ્યું છે તમારા માટે છપ્પન ભોગની સામગ્રી બનાવી ભોજન પ્રભુએ વિચાર કર્યો આવા પાપીના ઘરનું ખવું તો કદાચ મારી પણ બુદ્ધિ બગડી જાય પાપીના ઘરનું ભગવાન પણ લેતા નથી તારા ઘરમાં પાણી પણ પીવું નથી કે મેં તમારું કઈ બગાડ્યું છે કે શત્રુના ઘરમાં પાણી પણ પીવું નહીં શત્રુ એ મારો શત્રુ છે અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી અતિ દુઃખમાં પાંડવો એ ધર્મ છોડ્યો નથી અતિ દુઃખમાં પાંડવો ભગવાન ને નથી જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન પાંડવો સાથે ભગવાન છે પાંડવો શત્રુ એ મારો શત્રુ છે પાંડવાન વિષશે રાજ આવું બોલે છે મૂર્ખ સમજતો નથી ઘરમાં પાણી પણ પી મોટા મોટા રાજાઓ ત્યાં આવ્યા હતા રાજાઓને એવી આશા થઇ આજે હું શ્રી કૃષ્ણની સેવા કરું મારો જન્મ સફળ થશે રાજાઓને ના પડે કોઈ રાજા ઘેર જવું નથી કચ્છમાં આવી રાજન દારૂક સારથી આજ્ઞા થઈ વિધુરજી વિધુરજી આમંત્રણ આપવા પણ આજે વિના નિમંત્રણ ત્યાં જાય છે રથ નીકળ્યો છે વિદુજીના આંગણામાં રથ આવ્યો જયારે દ્વારકાનાથ આવ્યા છે ત્યારે પર્ણબુદ્ધિનો દરવાજો બંધ પછી પત્ની નિયમ છે દરવાજો બંધ રાખીને એકાંતમાં પ્રેમથી કીર્તન કરે ભક્તિ ભગવાનને પ્રસન્ન કરવા માટે છે ભક્તિ ભગવાન માં તન્માય માટે છે જગતને બતાવવા માટે નથી કેટલાક લોકો મંદિરમાં જઈને ભજન કીર્તન કરે છે ઠીક છે બહુ સારું નથી મંદિરમાં ભજન કીર્તન કરે એની પ્રસિદ્ધિ થાય ભક્તિની પ્રસિદ્ધિ થાય તો ભક્તિ વધે નહીં ભક્તિની બહુ પ્રસિદ્ધિ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે દરવાજો બંધ રાખીને ઘરમાં જ ભક્તિ તમારું ઘર ભગવાનનું ધામ થઈ જશે બાલકૃષ્ણ નો સુંદર શ્રંગાર કર્યો છે શ્રીકૃષ્ણ માં આંખ સ્થિર થઈ ગઈ છે પછી પત્ની કીર્તનમાં હૃદય પીગળ્યું છે દેહ નું નથી કીર્તન કરતા કરતા પીધુ પત્ની બાલકૃષ્ણ સાથે વાતો કરે છે એક વાર મેં કથ ગોપી પ્રેમની છે પ્રેમની મૂર્તિ ગોપી કોઈ કોઈ વખત બોલે ગોપીઓના ચરણમાં આવા બોલવાનો અધિકાર ગોપીઓ મેં એવું સાંભળ્યું છે તમે એ જે તમારા પાછળ પડે છે એને તમે રડાવો છો આ તમારી આદત સારી મને બઉ આશા હતી હસ્તીના પૂર માં આવવાના છે ત્યારે મારા ઘેર પદાર્થ છે હું આશાથી ભક્તિ કરતી હતી કોઈ માનવની આશા રાખવીને અને ભગવાનની આશા છોડવી કોઈ પણ માનવની આશા રાખે જ દુઃખ છે પરમાત્માની આશા રાખવીને ભક્તિ કરે બહુ શાંતિ મને બહુ આશા હતી આપ તમે શ્રીમાન ના ઘેર જ જાઓ છો ગરીબ આઈ જતા નથી મેં તો એવું સાંભળ્યું છે ગરીબ વૈષ્ણવ તમને બહુ અસર એક મોટો સદગુણ છે દરિદ્રતામાં અભિમાન મળે છે દરિદ્રતામાં હૃદય દીન બને છે સંપત્તિ અભિમાન સાથે જ રહે છે હું બહુ ગરીબ છું તેથી મારા ઘેર આવતા હું બહુ ગરીબ છું મેં કોઈ દિવસ પાપ કર્યું નથી તમને અર્પણ કર્યા વિના પાણી પણ મેં પીધું તમે મારા ઘરે નહીં આવો ભગવાન લાલમાં સુતા હશે વિધુ પત્ની ને થોડું દુઃખ થાય છે હું રડુ છું અને ભગવાન મને જોઈને હશે હજુ બઉ પ્રસન્ન છે મને દુઃખ થાય છે તમને સારું લાગે છે વિધુ પત્ની જાણતા નથી ભગવાન તો આંગણામાં આવીને હું ઊભા છું વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરતા હોત એ કીર્તન સાંભળવામાં ભગવાનને આકૃતિ ભગવાનને લક્ષ્મીજી સાથે બહુ બોલવાની ઈચ્છા થતી નથી વૈકુઠમાં બેસીને એવું ગમતું નથી ભક્તો જ્યાં પ્રેમથી કીર્તન કરતા તત્વ બને છે ત્યાં ભગવાન ઉભા થઈને સાંભળે છે તેવું પવિત્ર જીવન છે મારા માટે વધુ છોડી દીધું છે મારા માટે જ એમનું દિવસ દેહનું ભાર મારી ભૂલ થાય છે હું ભક્તિ કરું છું એવું મારા મનમાં અભિમાન છે હજુ મારો અભિમાન મળતો નથી અભિમાન ન મળે ત્યાં ભગવાન કેવી રીતે આવે આજે મેં ભગવાનને ઠપકો આપ્યો મારી ભૂલ છે કોઈ દિવસ આવું નહીં હું લાયક નથી તેથી તમે મારા ઘેર તો લાયક નથી દુર્યોધન બહુ લાયક છે બાલ કૃષ્ણ સાંભળે છે બીજું પત્ની ને ભાન ભગવાન તો આંગણા કીર્તન માં તમય જાય છે હરે હ રે ૃષ્ણ હરે હરે સ્ના કૃષ્ણ હરે હરે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રેષ્ કૃષ્ણ કૃષ્ણ હરે હરે coro Pero...